ચિંતા બન થાય आप नईती हुए બાકી કાતા નથી શું જાનવર ના છે શું કરે તેના લોકો આપણા લાગી થાય જગત મિત્રતા કહે અને મિત્ર આપ મિત્ર લો ના મિત્ર મિત્ર કરી લો તારી ધંધા ની બાબત માં ખુશ નહિ એમ કુશ નહીં એ જ માયા ધરા है जगतना આપની નથી એટલે આત્મા જાનવરો આત્મા લોહી ते उदा उदा के एक चाली सके उदासनता बनेल चाली सके खरा देफाते 40% खराब उदातिमता अरे निष्त्रवता बन्ने एक साथ 40% खराब का तुणा। तुणा।। तो उदातिमता वाले का तो निष्त्रवता होय का तो बन्ने होय बन्ने 8 एकर खाली तो उतार दे दे देखना देता ये डेवेलप थई गोय अरे जेमा जरिर गिरता बिल्कुल ना होय है न निष्त्रता तो बस आ दिसकार ना होय त्या दिसकु નિષ્પ્રતા ના બાફેલા રીંગણા સંસાર ને બોજારું બહાર हम्गों क्या? हम्गों नहीं ना ना जाए। दादा तो है तो तो नहीं, तो, नहीं तो तो तो तो तो ना खे के बता था भरी भरी साहो खा हमको नही चाहिए हमको नही चाहिए हमको नहीं चाहिए खाए के बचा સે તને રમાડે પણ તારા છોકરા ને રમાડવા बहु एटी मोटी बात है कदाच भाई नु कहवाम सस्पुरुता बने अमने અમે પણ નિષ્પૃહો અને સસ્પ્રુહો બંને અમુક કક્ષા સુધી હોય અમે નિષ્ફહ અને સસ્પૃહ બંને एक, कर्ण कर्ण एक एक न आते से खरु सूर्व बे होके खा जाते તને કાયારા બોલીઓ તો કાંડાની જીન બતલી પૂરો કરો ઓર ના રે એ બને કમતા આખા ખાકે મને કયું કામે હા તો ઉતકાવા પર બોલી હા મકાઈ કાઈ હોય નિસતાવા એટલે અને તેરો ઈગો દીત તો તમે ઓરજન્ટ છે નમો હરિહતા <laughs> <laughs> નિંદ્રા આવે તમે નિદ્રા આવે તમે સીધા મંદિર ની છે નિંદ્રામાં પણ જાગરણ હોય રહેને સદા કે જાન નિંદ્રામાં પણ સદા જાગરણ રહેને નહીં એ એ નહીં નહીં આપણે તો એને કોં કે નિંદ્રા વડે આપણે જાગૃત રહેવાનો હા જ્ઞાનની કૃપાથી જાગરણ ગટે તો જાગૃતે જ છે સદ રાતિ વર્ષોભિત કલા યાર ઓકે આપડે જાગ્રત રહે બગાડને પલાણ પણ આત્મા રહે ને કોક આત્મા રે જ આપણે વાત માર પાવના તો હોય આત્માને આત્મા નિંદ્રા હોય તો જવું કે નિરાશ વાંધો નથી આવે મહેરબાની કરી બગાઈશ નહીં અત્યારે બગડે પુસ્તક ના વાંચે વાત કશું ના થાય તજમાં રેજે રાખેલું ખેરી થઈ જાય તો એની મહેર થઈ ગયું નકલ કરવા જેવું નથી આ ને ઘણા તારું કઈ કર્યું છે ત્યાં પ્રગટ થઈ ગયું લોકોને શાંતિ થાય લોકો મુખ માર્ગે રસ્તે દોડાય સામે વાળા ને તકલીફ ઓછી થાય એટલે લગાવવું પડે એવું નહી સામે વાળા તકલીફ ઓછી થાય એટલા માટે લગાવવું પડે હા મારો ભૂલ છે ને મારી ભૂલ તકલીફ તો ભાગુ વચ્ચે કોઈ માંસ લાગી અને તકલીફ નથી પડવા દેતો પણ મારે જે આ ઉય છે તો મારે ભોગવો મને લોકો તમને જ વિતા હોય બંધે એમ તમે ગયા તારે સાચી વાત એ નથી લોકો કે દાદા વાત તો હા ભરી સાતી અહંકાર કાઢ્યો અહંકાર કર્યો કેમ ફળ આવી જ ફળ તો મારે પૂરું ભોગવી લેવું પડે કોઈ ઉઘ્રણી આવ્યો હોય એમ ચા ચા પાણી કરી નાસ્તો કરીને પાછો કાઢીએ તેથી કરી ઉઘ્રણી પતી ગઈ ચા પાણી નાસ્તો કરીને પાછો ખાઈ તો ઘરે બચી જાય કે ફરી આવતા આપણે પણ બીજા ને મુશ્કેલ થવાની ધ્યાન વચ્ચે રાખીને કે બધે વચ્ચે રાખે ને બીજા ને તો મુશ્કેલ કરાય છે અને તો બધું ડાક્ટરો શું કે એમને સીવાનો લાભ મળે મારે આ માળો હિસાબ તો ચૂકવો સાચી વાત ખોટી વાત તો ઠીક છે ભોગવવો પડે અને જે ઇન્દ્રિય કર્મ બધો તે ઇન્દ્રિય જ ભોગવો પડે તેવો નિયમ છે આપણે એકને બદલે બીજો માર ખાય એવું કશું બને નહિ શું આ બધું નિયમ બધું ચાલી જગ્યા અને આપણું જ પ્રોજેકશન છે આજ હિસાબ છે બધો નામ ધર્મ બિલકુલ ધર્મ એટલે કે તારે જો ભૌતિક સુખો જોઈએ બીજા ને શું ભૌતિક દુઃખો છે રેજુ ખાત અને મોક્ષ જોઈતો હોય તો શું આશીર્વાદ આપું બેન દેખો તમે કોઈ ના માલિક ના હોય ને તેના આશીર્વાદ ફળ આપે શું બધું તો આ કેટલા વસ્તુ માલિક તરીકે રહ્યો નથી આ મન માલિક રહ્યો નથી અને આ વાણીનો માલિક રીતે હા એ અત્યારે તો ઇન્દ્રિયો ઇન્દ્રિયો કે કોણ બોલે છે હું નાતા દુ શું બોલે છે સમજાયું ચેપ રેકોર્ડ બોલે છે જેમ છે જ્ઞાન તેનું તે પણ બીજા રૂપે પેલું સરળ રૂપે જે ઉકેલ આવી જાય મારે મેં ચા પીવાથી જગ્યા રાખી છે બીજું કઈ સમાસ લેવા છે કારણ કે સમજી છે કે સાચી વસ્તુ કઈ સાચી નઈ એની સમજણ બે જાય કચ્છીઓ કાચું સોનું છે જેમ વાળો તેમ વળી જાય હા ક્ષત્રિય પ્રજા છે અંદર ખાને વૈશ્વિક લોકો હું સમજી ગયો ક્ષત્રિય પ્રજા વૈશ્વિક મમતા છૂટે નહીં છે મૂળ ક્ષત્રિય માંથી આવે આ દ્વારા પદ્ધતિ વાત કરવા જેવું સારું વિજ્ઞાન છે વિજ્ઞાન એટલે ક્યારેય પણ ફેરફાર ના થાય અત્યાર બોલવાનો એક શબ્દ ફેફાર ના થાય વિરોધ અભાસ ઉત્પન્ન જ ના થાય ત્યારે પણ થયું નથી એક શબ્દ વિરોધ અભાસ મારે તો આ બાર વાંધો નઈ બે દઉં એક વાત પછી હેગા છે મિત્ર કોનો સત્સંગ છે ને શન કરવા માટે આ બધું જે પ્રાપ્ત થયું છે એ બધું બાય પ્રોડક્ટ કરતા કરતા પેલું છે પુરુષાર્થ અને બેન ઉડી ગયું બે જગ્યા એટલે આત્માનો આખો ધારો આત્માનો આ દબાણ ની ચીજ ના પ્રેમ કોને કેવાય તમે મને ગાળો ગયો અને ઘટી ના જાય સત્સંગ સત્સંગ એટલે શું સમજવા માંગીજે વિચારો નઈ આપડે સત્સંગ એવું છે ને ભક્તિ કરે ના હોય સત્સંગ સત્સંગમાં સારા સારા પદો ગાયો તેમ ગાય નો ભજનો પણ તે જેવટે કરાવે બરોબર છે અને સૂક્ષ્મધર અને સૂક્ષ્મતમ સત્સંગ આત્માને આનંદ કરાવે એવો સત્ય હોય કે આત્મા સત્ય હોય તો જય રેમા ભેદ સમજાવે એટલી બધી ભેદ હું તમને ઊંડો કહું તો તમને માન્યા પણ ના આવે એવો છે હું કારણ કે આ શરીરમાં આ જે બધી ક્રિયા થાય છે એમાં આત્મા છે જ નહીં શરીર હાલે છે ચાલે છે મગજ ધારણ કરે છે આ બધા છે આ બધું ચાલી રહ્યું છે આત્મા માની આપણે આને સ્થિર કરવા માંગી આ આત્મા જ નહીં આ તો તે પેલા આત્મા મૂળ આત્મા ન આ પાવર આત્મા ઉભો થાય છે પાવર હો અને પાવર ડિસ્ચાર્જ થઈ જાય તો એ બેટરી હાજરીથી આ બહુ જ્ઞાન બહુ જીદી સમજવા જેવી મહાવીર ભગવાને એ જ કહ્યું છે પણ મહાવીર ભગવાન આવે એટલે બહુ સમજવા જેવું છે અને તે આમાં આત્મા છે આ વ્યાખ્યાન કરે છે તેમાં આત્મા નથી વ્યાખ્યાન સાંભળે તેમાં આત્મા નથી આત્મા જ નથી એમ આ શરીર માં છે પણ એકતા મિકેનિકલ આપવા અને અચળે મૂળ આપવા મૂળ આત્માના એના પ્રભાવ થી આ મિકેનિકલ આત્મા ચાલુ રહ્યો છે પોતે કઈ કરતા નથી આત્મા એ સહેજ ને કર્યું કરવાનો ગુણ જ નથી એનામાં આત્મા ના હાજરી ના હોય બધું બંધ બસ આત્મા લઈ ને આવેદ પરમાત્મા છે એ આત્મા ને સુખ કરવા માટે સત્સંગ છે આવરણ છે તે આવરણ માં આપડી માન્યતા આ બાજુ રંગ બેસી ગઈ છે કે હું ખેર થી બે છું આમ છું તે વ્યવહાર થી બરોબર છે પણ ખરેખર નિશ્ચિત થી જોવા ખરેખર ખેર થી બે છું ભૂલ તો ભાગવી પડશે ને ખરેખર તો આપડે ખરેખર છે પણ લોકો તો શું કે ના હું ચંદુભાઈ ખરેખર જ છું ખરે ખરેખર ચંદુભાઈ એટલે તું ખરેખર પોતાની જાતે જાણતા નહીં હોવાથી આવ્યા ને એટલે રિયલાઇઝ કરવું પડે ધીમે ધીમે ખરેખર કરેટ બિલીફ એટલે સમ્યક દર્શન ઉત્પન્ન થાય અને સમ્યક દર્શન એ થી જ આત્મારે દેખા દ્રષ્ટિ પડી જાય વાત મૂળે મુખ્ય વસ્તુ વિજ્ઞાન થી જાળવા જઈશ જરૂર ના પડે સ્લીપ ના થઈ જાય અને આનું ફળ ભૌતિક મળે ને ખાતે આગળ કોઈ દળ મળી આવશે ના હોતો કોઈ દળો હોય આવશે કુની જાગે તારે આત્મા જાળવા જેવો કુને કેવી જાગે પાપ કેવી જાગે માણસ લોકોને સુખ આપવાનો ભાવ રાખ કોઈ નઈ કંચિત માતા દુઃખ ના આપતો હોય કોઈ ચિહ્તો ના હોય તો અંદર પુણ્ય છે શું લો તેમાં હિંસા છે દુઃખ ઓછા થાય એટલે સુખ હોય છે અભાવ કરવાનો સુખ લાવવાનું નથી સુખ ને લાવવાનું નથી પણ દુઃખનો અભાવ કરવાનો દુઃખનો અભાવ એ જ સુખ તો આવે એટલે એવું બધું ચાલે છે એટલે અમે ક્રોધ માન મારી આપીએ બંધ કરી આપીએ વિજ્ઞાન થી વિજ્ઞાન થી બંધ કરી આપીએ પછી ના એમાં છતાં બારના લોકો આપડે દ્રષ્ટિ જોવા જઈએ ને તો બહારના એમના જે છે જે પ્રકૃતિ તે જતી ના રહે અક્ર વિજ્ઞાન છે એટલે બહાર પ્રકૃતિ પણ અંદર બધું ચોખ્ખું થઈ જાય નવું આપવાનું પાણી બંધ થઈ ગયું અને જૂનું ડિસ્ચાર્જ થયા છે એટલે જેટલું છે એટલું તો હાજર નીકળી જાય બદલું ને એટલે બહાર ની પ્રકૃતિ ના બદલાય આ બહાર નો બદલવાનું નથી આ ક્રમિક માલ બહાર બદલતા શું થતા અંદર જવાનું છે હા અંદર થી સુધી બહાર નીકળવાદલાય ના લાગે બાર તો દેખાય પણ અંદર બદલી ગયા રાગે બોલો આરતી તંત્ર ના થાય એવું આવી જ્ઞાન એટલે આપડે ઘરો કરી લઈએ નીવડો આવી ગયો પછી ભાગ ને રાતે જાય એટલે આપતો ફરે ફરી સત્સંગ ની ભાવના કરજો ખરી પડે આ વિજ્ઞાન એવું છે ત્યાગ કરવો ના પડે રસ તૂરો થઈ જાય અને ત્યાગ કરેલો રસ કાતો ત્યાગ નો માર્ગ સારો થાય કઈક ના કરવું તેના કરે ત્યાગ પણ આ બધું ખરી પડે છે કોઈક ને એમ લાગે કે દાદા બધા દેખાય ના અંદર ફરી જાય ના ખબર પડે પણ મારે કશું આપવાનું નથી તમારું તમને આપવાનું છે મારે ફક્ત ચાવી થી ઉગાઈ દર્સે પોતાની પાસે જ છે બધું સામાન ખબર નથી પછી તો આગળ સત્સંગ મારે જવું પડે કોન્ટ્રાક્ટ કરેલો છે મારે જવું પડે છે એટલો કોઈ કોન્ટ્રાક્ટ કરે તો મારે મારે આપવું ચાર્જ નાખે એટલો પણ બહુ લોકો લાભ ગાકાર નિનતરુ દેખيبه દે ગા દાએ દોબો તાણ્યો છે આયો તાણ્યો ક આટવા દે કા કા ઇલો ગુબ મ જે છેતે આ દુખ આપે ઓ છેતે વિનાશ મે લઈ જાય એટલે એ લોકોને વૈજ્ઞાનિકો ની પાસે મન ટેડી ગયા લોકો અમેરિકા વાળા એક બે વૈજ્ઞાનિક મેં આને કી વે આર એબો વિજ્ઞાન છે દે એબો નોર્મલ એબો વિજ્ઞાન એબો એબો નોર્મલ એબો નોર્મલ બધા જીવન જીવવા માં હેલ્પિંગ એ નજ્ઞાન અને આ વિજ્ઞાન કાયમ સુખા એક સેકન્ડ પણ અમેરિકા મેં લોકોને કહ્યું છે કે એક ચિંતા થાય મારી પર બે લાખ ડોલર નો દાવો મળવો એક જ ચિંતા થાય પૂછપૂછ પૂછપૂછ કર્યા આ શું છે આ શું છે આ ફીટ થઈ જાય તમને કહ્યું કે તમને અહીંયા બધા દેખાઈ ગયું પાછા ભૂલી ગયા ફરી પૂછો પણ એમ કદાચ ફીટ થઈ જાય પછી ધંધો છે ને બાંધકામ નો એપ નો ધંધો છે એજ પાપ નો ધંધો છે શું કરે છે બધો બધા ધંધા ધંધો માત્ર હિંસા વાળો હોય પણ અંદર અહિંસા ઉત્પન્ન થઈ જાય એટલે તમે તમારામાં એટલેશન નાખ્યા પર છું એમ કે આ તમે શું નામ કિશોર આ કિશોર બેન આ તમે તે તે લાઇન ઓફ બિમાર કે લાઈ તે કિશોર બી સતે બધી એરી ખાતું કર્યા કરે તમારે જોયા કરો કિશોર બી શું કરે છે એ બધો કરો લાઇન ઓફ બિમાર કે પડી રહી હોય એટલે તમારે એમાં હાથ નઈ घालવો લ્યો મારી બરી લવિંગ બાઈંગ લાઈંગ લાવ ના એમ નઈ મનમાં ઈચ્છા કરી તો પછી એવી વાત કરવાનો એ આપણને ખબર પડે ઈચ્છા ઉપર ખબર પડે દેવા છે ઈચ્છા જ ના હોય ને તો એ કામ થાય જ નહીં એટલે જે ઈચ્છા હોય એમ કરવું ઈચ્છા એટલે જે કાર્ય ભવિષ્ય ઈચ્છા હોય ઈચ્છા ના હોય કોઈ કોઈ છે મારી જાતના મને ગમતી નથી પણ પૂછીએ કે નહીં ઊંડી ઊંડી ઈચ્છા ખરી ઈચ્છા ખરી ત થવાની જ્યાં ઈચ્છા નથી ત્યાં બીજી રીતે અમેરિકા એ ભરેલો હોવ આપડો ભરેલો હોય તે ડિસ્ચાર્જ થવાનો ચાર કરેલો માલ એ ડિસ્ચાર્જ થવાનો આપડે કેવી રૂમ માં ભૂતગલ એટલે ભૂતગલ શું કહે આત્મા સિવાય બીજું બધો બાદગલત છે આખો બધો મન બુદ્ધિ જીત એમ કે પૂરણ થયા કરલન થયા કરે પૂરણ થયા કરે ગલન થયા કરે જેમ ખાવા નાખે છે એ પૂરણ થયા બાથરૂમ માં પાણી નાખે છે આ કેરેટર છે એ દરરોજ ખોરાક ખોરાક માંથી પરમાણુ નવા પરમાણુ સેટ જ થાય છે જૂના નિકટ જાય છે ફેરફાર થયા જ તો દબી શકે તો કામ થઈ ગયું અને આત્મા પૂરણ ગલન નથી આત્મા પોતાની સ્વાભાવિક જરૂરિયાત છે એટલે એને કશું આખો પાછું થાય અને એને કોઈ વસ્તુ જરૂર નહીં હું ત્યાં સુધી પહોંચેલો નિરાલ સ્થિતિ રહી શકાય ઇન્ડિપેન્ડન્ટ એટલે અત્યારે આ કાળે પેલા કાળમાં તો નિર્માણ થાય એવી પરિસ્થિતિ અત્યારે એક અવતાર બાકી રેલી અહી વધારે આગળ પહોંચી ના શકાય તમે ઉતું પડે કિશોરભાઈ ને કહો મત હાથ પે આમ ઉતરી જાય તમારી જાતે આત્મા શક્તિ છે અનંત શક્તિવાત્મા છે એટલે શક્તિ બધી વેર થઈ ગયેલી છે વડવડા કરે મારા કરે કશાય કરે બીજું કરે ત્યાં સુધી મૂઢાત્મા ક્યાં કરે મોઢા આત્મા અને પછી આગળ જયારે કોણ ભૌતિક સુખની ઈચ્છાઓ વધી ગઈ સુખ આત્મામાં જ છે એવું ભાન થયું ઈચ્છાઓ તો ભૌતિક સુખની છે જ હોય પણ તમારા મનના ભાવ ફરી ગયા સુખ નથી એટલે તમને અંતરાત્મા દસ થાય એન્ટ્રીમ ગવર્મેન્ટ થાય અને ભગવાન શુદ્ધ આત્મા એટલે ફૂલ ગવર્મેન્ટ છે શું કહે છે માર્ગ છે એટલે આક્રમ વિજ્ઞાન એવું છે લોકો લોકો તેથી જ લાગવાના ઉઠાવે શોર્ટકટ પછી સમજી લેવાનું માગે હું કઈ મારી રાખવા નથી તમને પાંચ કલાક દસ મિનિટ મહિનામાં સમજી લોક નથી કર્યું નથી બંધન નથી કોઈ બંધન નથી બંધન હોય નઈ અહી કાયદો જ નથી લોક એટલે તમે વેલા હો મોડા કોઈ થોડું સત્સંગ રાખે ને વાતાવરણ શું થયા ના બેન પર બઉ સારી અસરો થાય આપણા ઘર માં સરસ છે તમને કઈ ખર્ચ ની પડી નથી બચે પાંચે ખર્ચ તો પણ તમને આ ટાઈમ ની પડે હોય કે ટાઈમ તમને અનુકૂળ આવે તો રજા હોય તે દિવસ આપડે ધંધા ને હરકત ના થાય છે આવું ગોઠવા તો બહુ મને મને આનંદ છે શું ને સાયન્ટિસ્ટ મને કહ્યું કે છે અમારે ક્રાઇસ્ટે કહ્યું ગોડી ક્રિએટર અને તમે જુદું કહો છો કે છે તમે ક્રાઇસ્ટે કહ્યું ગોડી ક્રિએટર ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ ફેક્ટમાં એવું નથી આ ક્રિએટર નથી આવ્યો શું કહ્યું ક્રિએટર હશે મારી માલકીવાળો થઈ રહે એમ તો કોઈ મોક્ષ ના હોય ને જેવા માળકી હોય ઓનરશીપ હોય મોક્ષ કેવું હોય તો મોક્ષ એટલે શું કોઈ ઉપડી નહીં અન્ડર ઉપડી નહીં અંદર એટલે ભગવાન ક્રિએટર નથી કુંભાર નથી એટલે મેં મને કઈ રીતે ઉત્પન્ન થયું આ વિજ્ઞાન થી ઉભું થયું ઓનલી સાયન્ટિફિક સરકમસ્ટન્સ એવિડન્સ છે આ સાયન્ટ થઈને કાર્યુઓ ભેગા થાય અને પાણી પડે એમાં કોઈ મેક લાગતી નથી ને એસ ટ્યુ ઓ ભેગા થયેલા વાદળમાં પણ એ થાય કે નીચેનો સંજોગ એવો મળી આવે તો નીચે ના વર્તશે એમ સમજે ને હા એમાં કોઈ મેકાન જરૂર નથી ને ત્યારે કદાચ ભગવાન વધાવે દેવો વધારે એમ જયારે સમજણ છૂટતું જાય તારે સમજાવતું જાય કે बना चाल करे। कर भगवान तो करे हमें अस्तित्व नु भान जीव मत ने જેટલા જીવો છે એ બધાને હું છું એવું કંઈક વર્તે છે પછી બકરી હોય ગમે તે પણ અંદર ખરે હું છું પણ વસ્તુત્વનું ભાન નથી હું શું છું હું શું છું ખરેખર તે ભાન નથી તારું પોતે દેખાય છે એને પોતે માને કે આ હું છું એટલે આપણા મનુષ્ય રૂપમાં અને તે ઇન્ડિયામાં આ પુનર્ધર્મ સમજ્યા પછી હું શું છું એનો વિચાર કરવાનો હોય કોઈ તો એમાં હું શું છે ને એ તો એટલે આપણે હું શું છું એનો વિચાર કરવાનો થાય તારે પોતાનું ભાન થાય કે હું આત્મા છું આ જુદું છે એવું ભાન કરાવડાવે નાની પુરુષ જે ભાન કરાવે તે ભાન નિરંતર રહેવું જોઈએ ચોવીસ કલાક કાયમ માટે ભાન એનું નામ વખતે ભાઈ બેભાન થાય ને થોડી વખત એ થઈ જાય એ ડલ થઈ જાય એવા ના નહીં પણ ભાન રહેવું જોઈએ એટલે એનું ભાન થઈ જાય એટલે વસ્તુત્વનું ભાન થાય હું કોણ છું એ વસ્તુત્વનું શું ભાન થયું હું આત્મા છું શુદ્ધાત્મા છું એવું ભાન થયેલું હોવું જોઈએ અને ભાન થયા પછી પૂર્ણત્વ એની મેરા થયા કરે એટલે અસ્તિત્વ વસ્તુત્વ અને પૂર્ણત્વ આ ભગવાન માવીના થિયરી અસ્તિત્વનું ભાન આખા જગત ને એ લોકો તરીકે વસ્તુત્વનું જ્ઞાની પાસે જે એના પડ્યા છે એ વસ્તુત્વનું ભાન કરી અને પૂર્ણત્વ એને કરે પછી આ માવી ને કી હરી બની સહેલી સર માવીને સમજ્યા નહીં તો માવીને એક વાક્ય જો સમજે નઈ તો આ જગત આપી એક બોવો પાડે એમાં બોવો પાડે બાજુ કોણ ખે સમજે હા અને તે પાછું જો પેલો બોર્ડ બોલ મારેલું હોય બોર્ડ મારેલું હોય ગમું ધોળું તો આવે હા તો કોટ પાટલું અરે કોર્ટ ને બુટ ને એ બધું હોય કોણ ખબર અને અમારે જ્ઞાન થયું પડે પછી બદલાય નહી અમારે અને તેમાં જ લોકો ઓળખાયું કલ્યાણ થાય આમાં આ વે ઓળખ પડવું મુશ્કેલ છે ને તેમાં ઓળખાણ પડે તો લોકો નું કલ્યાણ થાય બપોરે બે કલાક ફક્ત આરામ આપે છે આ લોકો બાકી ઉઠું છું તે રાતના અઢાર અગિયાર વાગ્યા સુધી નિરંતર વર્કમાં રહું છું હા નિરંતર અને મારી ભાવના છે કે લોકો જે તરફડાટ છે જે કતો જતા રહો ચાલો ચાલે છો શું કયું તરફડાટ માં ના છે માટે બોખ નથી